નિકાલ કરવાનો થઈ ગયું પેલી રિલેટી પછી રિયલ વ્યવસ્થિત કરાયેલી છે ખરાબ લાગે આપડે મનમાં ફાઇલ આવી મોડે બાપુજી કેવું શું કે અમેરિકાની વાર ફાઇલ કેત મને એટલે અમારી જાય પાસે એટલે આ પાંચમી આપું છે એવું નથી લેખું છે સુધાત્મા કાઢી દેના સુધાર્થ છોકરું નથી આપડે સુધાર્થ પર સુધાર્થ નાં પર કઈ અત્યારે ત્યાં ધ્વાણતા નથી એટલે બધું થાય છે ખબર પડી કે સુધાર્થ નંબર બધું અને ફ્લેટ ફ્લેટે સિદ્ધાર્થના નહીં એમ અધ્યતા ગયું એ બુદીમાં ગયું હવે હા સિદ્ધાર્થનો ચોપડો બચજો આ તો જે ચિંતા નથી કર્યો આ તો શું રિલેટીવ છે એટલે હવે આપણે સિદ્ધાર્થનો ચોપડો બચજો એ સિદ્ધાર્થના ચોપડે શું લખવાનું કારણ જેટલી આજ્ઞા પાસ છે એટલી જમ્યા થયા શું કહ્યું જેટલી આજ્ઞા પાસ છે એટલું જમ્યા થશે જેટલા એ દર્શન કરવા આવશે તે જમ્યા થશે જેટલા વખત આ પુસ્તકો છે આક્રમ વિજ્ઞાન થશે જે તે રસ્તે આ તો આપણે જમે થાય એમ કર્મ હતો આપડો બધું પાંચ આજ્ઞા પૂરી થઈ ગઈ પાંચમી આજ્ઞા સુધારો આપણો એટલે આજ્ઞા પાલું એટલું ગમે આવી દર્શન કરશો તેટલું ગમે થશે અને પપડીઓ વાંપો તેટલું ગમે થશે આપણા આત્મવિજ્ઞાનમાં પાંચ આજ્ઞા થઈ ગઈ આમાં કંઈ અઘરી લાગણી નથી આ પાંચ આજ્ઞા પાડવાની નિશ્ચય કરજો મેરેજ પડી જ નિશ્ચય હવે આ જ્ઞાન મળ્યા પછી એવું કહ્યું કે ભાઈ જ્ઞાની પુરુષ ની પાસે જ પડી શું કહેજો આખી જિંદગી ગ્લારી કુટની પાસે પડી રહેજો એટલે હા એમના વાતાવરણમાં રહેવાની હા એમને મુકાવી વાત નિધિ દેશન પણ થાય નિધિ દાસનથી એની શક્તિ છે ડિરેક્ટ પ્રાપ્ત થાય આપણને એટલે એની પાસે પડી રહેજો પણ અત્યારે તો હું તમને મારી પાસે પડી રહ્યો એવું કહું તો તમારી ફાઇલો એ બુમા બૂમ કરી મળે અસિંહ આયા છે સુમત સુમત્રી સુમત્રી આયા છે માલિકાબેન આવ્યો છે એટલે હું તમને કહી બેસા તમારી ફાઇલો નિકાલ કરો ક્યાં સુધી આ કંઈ પહોંચે બરાબર હશે ને એટલે આ ભગવાનનું કહ્યું એવું પાયે રેવાયું એવું નથી મારી પાસે ને તો એને બદલે કંઈક બીજું કઈ શું કરવું તો પડે ને આ ના થાય એવું બીજું એને બદલે કઈક જોઈ ના જો ના જો એને સબિટ્યુટ તો જોઈએ ને કઈ આ તમારે કોઈ પડી રહેવાયું હોય તો તમારે આ એમ પડી રહ્યું છે પણ આ બધાને કંઈક એ ના રહેવાય ને પાછલો બુમા બૂમ કરી દે જમપવાય ના દે આખી રાતું બૂમ કરી અહિયા થોડી થાય છે દાદા એમ કેવા માંગે છે કે તમે રાતે સુઈ જાઓ ત્યારે દાદાના પેસ ને વિઝ્યુઅલાઇઝ કરીને દાદાના પેસ નું નિશન કરીને દેખાશે તમે નક્કી કરો ને એટલે દેખાશે એટલે તેનાથી પછી પછી એમ કરતા કરતા એને મેરે ઊંઘાઈ જશે આમ ગોઠવણી કરજો ને બે મિનિટ પાંચ મિનિટ કે દસ મિનિટ કે પાંચ કલાકમાં ઊંઘાઈ જશે સમજો ને અને અડધો કલાકે આવતો અડધો કલાક પાણી પ્રાણ કરવાનું સવારે આ જાત તો ઊંઘી દેવાનું શું થાય આમ ગોઠવણી કરી ઊંઘાઈ જાય ને એટલે આખી રાત પાણી પડ્યા કરે સવારમાં ભોજ બી ઝુંગી નીકળે આ ફરી સમજ હવે આટલું બધું કર્યું છે ત્યારે આ બધી વાત પૂરી ગુણવત્તી સમજી લેજો હવે રાત્રે આવું કુઈ ગયા અરે ઊંઘ આવી જશે હવે હું બસ જલ્દી આવી જાય બે જ મિનિટ મૂંઘાવતી હોય તો સુધી કરીને જાગવા નહીં એક માસ તો મને એમ થયું કે બે જ મિનિટ મારે તૂટીને ખાલી ઘડીને જાગ્યો હું ના કરીશું આમાં બુદ્ધિ ડખો કરે છે આ જે હું કઉ છું ને આ લીડી દેશન બધું બુદ્ધિ શું ડખો કરે કે બરાબર મૂર્તિ બધું બોલે બરાબર બોલ દેખવા ના દે સમજે કેનો વાંધો નહીં આપણે અમુક અમુક આપણે નક્કી કર્યું દે તો ભાઈ અમ તો ભીમ દેખાય નહીં તો એ બહુ એટલે આપણે બુદ્ધિને એમ કહી દેવાનું કે આજની રાત જરા હવા કાલે બપોરે જમવા આવજે કંઈ આજની રાત મને થઈ જવા દે બધું ને તો બુદ્ધિ શું ડબો પડશે તે એક માણસને લઈ બનાવવું છે તિખંડ બનાવવા માટે હવે દહીં બનાવવા માટે ભૈયાનું કે ફેર લે છે તે ફેરને કહેશે કરી એક માલ દૂધ છે એનું દહીં કર્યા જ સારું એ રીતે બનાવાય એટલે ભાઈએ સાથે દૂધ ગરમ કરાવી અને મેં આટલું દહીં રાખીને હલાવી અને પછી કે મૂકી દે આવે અવારમાં ચોખલા દહીં થઈ જશે ત્યાં પેલો શું કહેશે એમ મારે જોઉન એમને અંદર થતો ચોખલો કહેશે એમ શું બુદ્ધિ સારી હતો ને મારે ધોવું પડે ને પણ ઉઠો નઈ તો અમારા બુદ્ધિ બુદ્ધિ ને કહે ચાર મિનિટ બાદ ના કરી શકાય ને કાલે હવા બપોર જમવા આવતી આવશે એને તમે કશો વારો એને એવું નથી ના કરે ઘણા વર્ષો ને આપડે એટલે તમે કહેશે કાલ બપોર જમા આવશે કાલ બપોર સુધી કાપી સુધી પછી એમને ક્યારે કરે એટલે અને પછી કાલે મને આ વિગત કઈ છે ઓછું ભૂલ ચૂક થઈ હોય તો એવું નથી હું તમે બે કલાક રાખવા કલાક માં આવીને જતા રહે પાણી આગળ પાણી ફરી દઉં ને એટલે ઓછું રહેશે ફરી પાછા મારી અહીંયા આગળ પાણી છોડી જશે એક દાડવાય ના ભાવ બધું તમે હા મહી વલરા શકશે અને ફરિયાદ કરવા નઈ રેસ માલિકા સિમ્પલ ફરિયાદ ફલવા ત્યા જશે બધા ને લાગુ પડે છે ત્યાં આવવાનું છે અને દાદા ને મળવાનું છે બધા મળવાનું પૂછતો નઈ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે પેલાનું જ્ઞાન લીધેલું તેવું બધા ગમે ફેરો મારી અને ભૂલચુક થઈ હતી હું સુધારી આપું કાલે વિઝિટ કરે એ બોલતો મુદાર દશા હતી કેવી હતી ભૌતિક સુખોમાં જેની ભૌતિક સુખોની ઈચ્છાઓ છે કે મુઢાત્મા દશા થઈ બહિર્મુખી બહિર્મુખી મૂઢાત્મા દશા આજે તૂટી ગઈ આ અંતરાત્મા એટલે આત્મામાં સુખ છે એવું તમને ખ્યાલ થયો એટલે અંતરાત્મા દશા થઈ આવી એટલે ઇન્ટ્રીયન ગવર્મેન્ટનું સ્થાપન થયું જેમ ઇન્ટ્રીયન ગવર્મેન્ટ જ્યાં સુધી બાયલો નિકાલ કરવાનો છે ત્યાં સુધી આ ઇન્ટ્રીન ગવર્મેન્ટ સ્થાપન રહેશે અને ફાઇલો પૂરી થઈ ગઈ શું અસ્તિત્વ જીવ માત્રનું છે જ્વ છે હું છું એવું ભાન છે પણ શું છું નથી ત્યાં જ તમને થઈ ગયું શુદ્ધાત્મા છું એ ભાન થયું તમને ચાલો એટલે પૂર્ણત્વે એની મેરજ થયા પણ મારી આજ્ઞા સમજી લીધો શું ત્યાં સુધી આવી આપણે નિષ્પક્ષ આપનો ધર્મ અને આત્મા બધા નામ છે બે ધર્મ છૂટી ગયા દેહા અભ્યાસ છૂટી ગયો હાધ્યાસ છૂટી ગયો કર્મના કરતા નઈ રે તમે નવા કરતા અમારે આજ્ઞાભેટ બંધ થવાના પછી જૂના ડિસ્ચાર્જ થયા કરશે જૂના કર્મ ડિસ્ચાર્જ થયા કર ચાર્જ નહીં થયા જૂના કર્મ ડિસ્ચાર્જ થયા કા ભગવાને શું કહ્યું કે જો તમારે સંસાર ની બહાર હોય અને સંસાર ની મીઠાસ ના હોય તમે ના આવતી હોય મીઠાશ અને મીઠાશ તમારે મીઠાશ વગર આવતું ના હોય તો તમારે પ્રશ્નોત્તરી થી કામ થશે ગયા છે બરોબર ને પ્રશ્ન પ્રશ્નોત્તરી એટલે છેલ્લાનું છે રૂટે અને પ્રવચન એ તો વચન સ્ટેશન કેમ ગપ્પા મારે ચોપડી પ્રવચન કરે માણસો પ્રવચન કરે પણ પ્રશ્નો પૂછી અને આખી ગીતા પ્રશ્નો અને ઓપન થઈ ગીતા પ્રશ્નો પૂછાય મહાવીર ને પૂછી અને પ્રશ્નો પ્રશ્ન પૂછવાથી બધું સમાધાન થાય અને નિવેડો આવે અને પહાડ ના પ્રવચન તો કર્મ નો સિદ્ધાંત સમજાવ હવે તમે કોઈ કર્મ કરેલું કરું એ કો આ અવતારમાં કન્ના સાહેબ તમે કોઈ કર્મ કરેલું કરું सवारज करो छो आप करो भगवान कर भगवान करते तो એને લોકો અમારી ચોરીઓ કરે છે મગનભાઈ મગનભાઈ મગનભાઈ જાણવું છે ને સાત સાચી વાત જાણી છે ને એમ તો ભગવાન આવું જો કરાવડાવે પૂજા કર્મ નો સિદ્ધ જો કે આપણે આગલા ભોમાં જે બધા કાર્ય કરેલા એનો જથ્થો બંધાય છે અને એના આધારે આપણે અત્યારે આ ભોમાં વિષય કાર્ય કરી કરીએ કે કાપી હતી ઓઢાક સદ્ય તો તમે શું કરો છો પૂર્વ ભૌના જે છે એ આપણે કરાવ્યું પૂર્વ પૂર્વ ભૌના જે છે તે આપણે કરાવે છે આય કરાવે છે તમે પણ હવે કરવા છે તો જણે કરાવ았던 લઈ રહે છે આવ તમારો તમારો દે હવે શું રહ્યો આપણે હે આપડે પૂજા પાઠ કરી ભગવાન નું નામ લઈએ જીવન માં સારી જગ્યા ગાડી તો બેઠા આઈડલ રહો બીજા લોકો કેવા તમે કરો છો કર્મ તો કરો કરો છો એ તમને ખબર નથી એટલે તમે એમ કહો છો હું કશું કરશો કર્મ કરાવ હું કશું કરતો નથી એમ કહો છો ને તમે ક્રોધ પ્રશ્ન વાત છે પણ તમે ખરેખર કોણ છોવા માટે એટલું જાણવા માટે હિન્દુસ્તાન માં જન્મ છે અને સારી જગ્યા તમારો હતા એટલું બીજું જાણવા જેવું જ નથી બીજું બધું કર્મ ના બધા એ ચિંતા કરશો છોકરા મોટા થયા કદાચ ખબર એ તો મુક્ત પુરુષ હોય કોઈ મુક્ત પુરુષ એ સંસાર દેહ થી મનથી ના જાવતા હોય તો આ પેપર માં આવ્યો કરે નહીં આ જગત તો લોકો કાંઠી માં આવ્યા જો હો નું બધું જાહેર થાય હીરો નીકળ્યો સત્સંગ કોને તમે જે સત્સંગમાં જ આવશે એ તો પૂર્વ કર્મ કરાવશે પણ તમે શું કર્યું તમારે જો કોણ છું જાણું હોય મારી પાસે આવો તો તમે જણાવો શબ્દ ગણાવે દાડો વર ને તો પુસ્તક માં ના જાણ્યું કોણું નામ કહેવાય કે ફરી ફરી નહિ તમે મગરમી હતી જાણ્યું કેવાય પોતાની સીટ પર બેઠો જાણ્યું એનો અર્થ રહ્યો કલેક્ટર ને કલેક્ટર અને કેવાય રાજા એનો અર્થ તમને કલેક્ટર ની ચીટી પરથી કહું તમે કલેક્ટર નહી તમે રાજા છો રાજા પર બેડું પછી પદ જતું ના રહે તો કાઢી એટલે એક ચિંતા ના થાય એક વરિષ ના થાય કિંટી માત્ર કોઈ દુઃખ ના થાય તમે એરપોર્ટ પર બેઠા રાઘદેશ ના થાય ભય ન લાગે એટલે ચિંતા ના થાય અને સંસાર વ્યવસ્થા છોડાય નો ગુણો તે અને ના છોડવું તે ગુણો છે સંસાર ન છોડવો તે મોટા મોટો ગુનો છે સંસાર છોડવો એ નો નો ગુનો છે સમજાયું નહીં વિરોધાભાસ થયું એટલે સંસાર તમારે છોડવાનો છે અને મગન બીજા સંસાર કરવાનો છે મગનભીર સંસાર થોડી દે તો ગુનો કહેવાય મગનભી સંસ્થા જો છોડી દે તો ગુનો કહેવાય અને તમે ના છોડો તો ગુનો મસ્તી લાઈન ઓફ ડિમાર્કેશન ઇઝ પ્રમાણે માણસ રીતે કર્મ કરતો હોય પોતાનો આજે હું બલનભાઈ તરીકે મારું કાર્ય કરું અને મારા પોતા તરફથી સરળ રીતે ચાલતું હોય એમાં પણ તમારે જો એ વિક્ષેપ તો તમારે એ વિસ્તારો એ કે મગનભાઈ ધર્મ ના સિદ્ધાંત પ્રમાણે મોગન ભી બધા કાર્યો કરે અને હું પોતે ના કરું અને એની પણ સમાજ સંસાર માં રહેવાનું અને સંસાર ના બધા અવરોધ માં આવે છે એટલે પછી સમાજ સાથે સાથે ચાલી ને પ્રમાણે આપડે કાર્ય કરવા પડે તો કે આ વિરોધાભાસ લાગે છે તમે વખત તમને માનો છે એટલે કેરી કોઈ જમશે ખરું ખરું છે અત્યારે આ સિર છે ને અત્યારે છૂટું પડ્યું નથી ને મગર ભાઈ બરોબર છે તમારે કહ્યું કઈ તો હું છૂટું કરી આપીશ ને ત્યાર આઈ આ ચાલશે તે છૂટું કર્યા પી અને તેનાથી ભેગું થઈ ગયું જય કાકા અનંત કાળના પાપો ને લઈને જોવા કૃષ્ણ ભગવાન કહ્યું ગીતામાં કે જ્ઞાની કોણ કેવા હોય તારે પાપ ને ગોઠવવાની નાશ કહી નાખ્યું એ પાપો નાશ થાય એવું તમે પ્રાપ્ત નાખ કર્યો ને નાશ કરી નાખો નાશ ના કરવા દે કર્મ તમે તમને જમવા જ ના છે ને એકતા એકતા એટલે જ નહી ભાઈ જેમ જુદે નહિ એ કોઈ જેમ મમતા એટલે કે જુદા એવી વસ્તુ છે મારા પણ મારા પણ કોઈ છોડી દે પણ મમતા છે મહાપુરુષો છોડી દે દાદા મહાપુરુષે છે મારા પણ મમતા તું ભગવાન થાય મહાપુરુષો મારા પણ છોડી મમતા સુદર ભગવાન થઈ છે આ વિધિ મારી છે તું કઈ આ રીટી મારી હમણે પડી જાય ના મારી છે તું કું ફરી તપાસ ગયો તારું રંગ કેવું આ રંગ છે એટલે તમારે પાછી આપે તો સાચી વાત ના આપે તો મારી છે વિનંતી કરતો ના આપે તો એ કે મારી જ છે તો ભાઈ મારું ના કહું તો ઘોટાળો થાય વ્યવહાર એટલે અમને મમતા ના આ દેશની પણ મમતા જ ના ભાઈ અત્યાર વર્ષથી આજે એના માલિક તરીકે રહ્યા નથી આ વાણીના માલિક તરીકે રહ્યા આ મનના માલિક તરીકે મમતા જાય હવે આ મમતા થોડીક એવી રહી ગઈ જ છે કે જેથી મારે અહીં આવવું પડે કેવું છો એ ભગવાને આવું કર્યું નથી આવું ભગવાન ભૂલવાનું કાર્ય ના હોય એનું એક ના હોય કાર્ય કોઈ ભૂલ કાઢી શકે એવું એટલી કાર્ય આ તમારી કલ્પના હોય ભગવાન આવા નથી ભગવાન તો ભગવાન આ તો કલ્પના છે મગનભાઈ મગનભાઈ કલ્પના ભગવાન આવું નથી આરોપો ગુનો છે આપડા લોકો તો શું આરોપ કરે છે દસ લાખ કમાવો ત્યારે હું કડ ગયો ભગવાન કરી ભગવાન નથી આ ભગવાન આવું કરે ભગવાને શું કર્યું છે પ્રકાશ આપે આ પ્રકાશ નો સારી જવાબદારી અને જયારે તર આ વિકાસ ના આવ્યા માં તો મને યાદ કરજે તને મારી જોડે તને એક કરી આવે છે એ તો મીઠી ના રાખે ને ત્યારે નાખી દે ને એટલે નાખી દે કે મીઠાશ ના હોય મોખી દે અધ જેવું લાગે છે તો તો સાવ તો છે મતલે મુખો કે મત મુખાતું નથી ના મુકાઈ એટલે એટલે આપળા સાહેબ શું નામ હતું આપલે સાહેબ મારે તો આ મુખ નથી વીટુ દાસ વીટુ દાસ વીટુ દાસ બડિયાણી બડિયાણી બડિયાણી કેરાણી બડિયાણી સુલદાસ બડિયાણી બધિયા આપડે અહીના છે દાદા આપ પથારી કરેલું ઊંઘાવેલું એટલે હું કોણ જાળવા માટે અવસાન છે અને એક બાજુ જ્ઞાન છે અજ્ઞાન એટલે શું ક્રાંતિ માં જીવન જીવવું ક્રાંતિ માં જીવન જીવવું જેમ એક માણસ આવે ને મણીભાઈ મણિભાઈ મણીભાઈ આ એમને જ પૂછ્યું બધાને સમજાવો એક માણસ ને રામના શેઠ હોય લગત આટલું ગામ લોકો એક જ એ તો નિયમ નો કાયમ નો નિયમથી લે હરકત નઈ કોઈ જતી પણ એક બાદ મિત્ર આવી પડ્યા બારગામ થી મેદસ્તી કરી બેક આપી દીધા એટલે લોકલમાં તારો ફર ગામ માંથી બે જ એ બે જ જે બોલે છે આ સ્ટેટ આવું બોલે ને કેવો નમ્ર માણસ છે કેવો અત્યારે એટલે કઈક અમલ છે અમને કમલમાં અમલ કે નો છે આ લોકો આપડા નહી કેતા આ અમારા જમય થાય આ અમારા સતરા થાય આ બધી ગાંધી ની બોલી રહ્યા પંચોતેર આત્મા આ મારા જમીન થાય ને આ મારા સસરા થાય આ મારો દારૂ કીધો દારૂ પીએ મો તમે હમદાય વાત મારી આ મોહ દારૂ કહેવાય એ દારૂ ઉતરતો નથી અને ખોરાક ખાવાથી આ દારૂ ઉત્પન્ન થાય છે મોહ અને ખોરાક ખાય પોતે કોણ શું પોતે થાય ત્યારે તારું દારૂ ઉતરી જાય દારૂ ના ઉતરે તો જ્ઞાન દારૂ ઉતરે ત્યારે જ્ઞાન જ્ઞાન નો દુખ હોય નહી અને જ્ઞાન કોઈ દારૂ દુખ આ ધ્યાન માં હોય નઈ પછી ચઢે નું હોય એટલું તો લાગે આ તો આ પ્રકારનું જ્ઞાન હોતું નથી કોઈ કાળે એટલે તમે અભિયલ ના હોય કે હું કોણ ગયો ચક્કસ મોબેલ ના હોય સાધુ સંતો એવું ના હોય તો ફોક તરફ જ્ઞાન હોય પરમાનન્ટ જોવું જોઈએ મેં એમને કહ્યું પરમાનન્ટ તમે એક ચિંતા થાય તારીખો બે લાખ નો દાળો મળજો એક ચિંતા થાય રાખી ગયો ફરો ડાક સવા ફરો ચલાવો પહેરાવોડી પહેરાવો તમારી તમારી જવાબદારી એટલે દસ લાખ વચ્ચે આવે કોઈ જ્ઞાની પુરુષ વાગે આ દાડો ને તો વરે ને જાતે હીરાને બોલવું પડે કે હું આપું દરેક મારે કેમ બોલવું દાદા ભગવાન બોલો જયારે હું દાદા ભગવાન થયો નથી દાદા ભગવાન મય પ્રગટ થયા છે તે હું જ્ઞાની પુરુષ છું અને વર્લ્ડ ની અજાય છે તમામ જાતના પ્રશ્નો પૂછે છે વર્લ્ડ ની ઓબ્ઝર્વેટરી છે કે ભગવાન શું કરે છે જગત કેવી રીતે તમારો ધનભાઈ ખુલી ગયો આજે ધનભાઈ ખુલે કોઈ અવતાર માં ખુલ્યા નથી ઉપરી કહેવાય બોલે છે તો આપડે કઈ ક્યાં છે આત્મા ભેદ વિજ્ઞાની હા આ જ્ઞાની હિન્દાન ભગવાન જોડે એકતા ધરાવતા હોય એ તમને કે છે બી ફીટ મળી ગઈ પછી ભૂલા ભૂલાય બી લગન માં ભગવાન દેખાય અમુક હોય ભગવાન અમુક ભૂલો હોય ભગવત એટલે ભગવત ગુણો જે હોય ભગવત ભાવ ભગવ ભગવાન છે ભગવાન કોણ ઉટ માય મમતા કોઈ વિધાઉટ માય માય કોઈ પણ હાય વિધાઉટ માય ગોસ મમતા પડી ચુક્યા નઈ મમતા કોઈ જ્ઞાનિકો પડે પછી જે આવે એ ચોખ્ખો ભરવા નથી હા વિધાઉટ માય પ્રકૃતિ બરાબર સમજ નથી પ્રકૃતિ સમજાવો ગુજરાતમાં જે જે પ્રકૃતિ વ્યવસ્થિત શક્તિ પ્રકૃતિમાં શું ફરક બાદ કરી ના જોઈએ ડબો બનારો ના હોય તો પેલા પ્રકૃતિ માઇનસ કરે છે આપડે અહિયાં વ્યક્તિ જોઈએ સૌ વ્યવસ્થિત એને ચાલે નહીં અહંકાર ડખો કરનારો છે ને તમારે દસોધનો અનંત આવતા કોઈ ધારે શું થયું નથી કોઈ ધારો એ વિચારો શું કઈ વિચાર para los